આઠ સુધી આઠ દશા સુધી આ પોઈન્ટ સુધી કેવી રીતના પહોંચી શક્યા વિજ્ઞાનીઓને મનમાં આશ્ચર્ય થાય છે કે આ લોકો આ વસ્તુ સુધી કેવી રીતના પહોંચી શક્યા જે પામ્યા એવું લોકો જાણતા નથી ને આ પ્રતિબંધ છે મારી સામે બેઠો હોય મને પૂછે કે હું કેટલી બધી શક્તિ વાળો છું કરવું આપે આ તું ગમેડો છે શું ગમાયેલો છે અને આપડે બે જ પાયા છે તો વ્યવહાર માં હું પણ ગમેલો છું શું છે એ જાણતો નથી ગમે છું એ ભાષાથી બોલી શકાય છે અને જાળાસ્તો આગળ છે અને નહી તો નહી તો બગાત છે તો દરેક સતો ઓડેના આત્મા કરું તો જાળાસ્તો મારા પર છે અરે દોર બોયને એટલે કહ્યું છે ને એના સાયન્ટિસ્ટે બરાબર કે બોર ઇઝ નોટ કેરેર ઓફ This World એટオール મેગાબાર ગાઈટે કહ્યું છે કાઈટે કહ્યું છે બોર ઇઝ રીડસ કરેક્ટ બાય ક્વિન્ટમ થિયરી પોઈન્ટ નોટ બાય બ્રેકિંગ એને સમજવું પડે એમને સમજ પડવી પડે એમની ગરબુ ના ચાલે જ કરે સાચું હોય ને સાચું કઈ બતાવો ને અને કરી બતાવો શું કે આપડે કરી બતાવીએ ગમેલો કરી બતાવે તો ચાળતો જાય તમને બધા ભ્રમ ઉભો નથી હું કઈક છું શું ક્લાની છીએ એમ શું કઉ અજ્ઞાની અમારે એવું પશ્ચિમ માં પણ ઉકળી ના જાય ના ઉકે ના આપડી ગાયો નું ગમે જ અપમાન કરીએ તો ઉપાય નહીં એવી રીતે એ પણ ના ઉપાય આપણી કોઈ વ્યવસ્થા ના કરાય સાહસિક એટલે મનુષ્ય હિન્દુસ્તાન ના મનુષ્ય ના મનુષ્ય સાહજિક છે ભગવાન ના પુકરે કહેવાય આ પણ ઉદિત કસાય તો છે ને ઉદિત કસાય વાળા ઉદિત કસાય ઉદિત હા એમને આખી પછી સંજાય મારે આપ્યું હતું તમાર ભગવાન બાકી શાબુ આપણ કે આ કેટલું મોટું લાવું પડ્યું છે પહોંચી જ ના ભાઈ એવું લાગે ને ના એવું નાખ્યું સમજણ પડે તો મને જે સમજણ પડી એ હિસાબ મને એટલે બધું સરળ લાગે છે અને નિર્દોષ લાગે નિર્દોષ બધું કોઈ દોષી દેખાતો નહી એ દ્રષ્ટિ સંપ્રદાય વાળા નક્કી કર્યા આપડા ભગવાન સંપ્રદાય વાળા નક્કી કર્યા કૃષ્ણ ભગવાન આપડા સિંહ સંપ્રદાય વાળે સિંહને ધારે ને સંપ્રદાય બોલે થાય છે ભક્તોની ભક્તિ કરતા હું કૃષ્ણ ભગવાન આવું બધા મરજી ના રે કોઈ ભક્તિ કરે જે ખરા માઈ કાકારની પાસે શું હેતુ છે સામ હાથા તો ફા મારી છે ત્યાં આટલા તો પાછળ કરું અને ફોન માનસ બગડી જાય બી એટલે એના પાણી બોલે અને પછી વિશેષ પછી એવું બોલ્યા છે કે કુસંગ કશો કુસંગી નો સંજ્ઞા કશો પૂછ્યું કુસિંગી કોણ કુસિંગી પુસ્તકો કબીરો એ પ્રસંગ મોટા મોટો અને જૈનો એ આ પ્રસંગમાં પહેરતું નહિ જૈનો અને દેહરા પહેરતું હોય સ્વામિનારાયણ સંપ્રદાય બોલ્યો એવું નઈ એને બોલ્યો એવું એક મારા મારા ધીરું જગના નાખવા એટલે આ શું કે છે કે આલુ વખત મારા ભેરું છે ને કૃષ્ણ ને ભગવાન માને છે અને જૈન માં કૃષ્ણ આવતી ચોવીસ થી તીર્થંક્ર થવાના છે તો એ વાત સત્ય છે જયારે શું સમજવું અત્યારે અત્યારે તમારે સમજવાનું કઈ કારણ નથી નીચે મને આ તો પછી રાઘદેશભા ગયા છે તેમાં હાથ ગાય ને મારી નાખેલો જે વાત નહીં કરવા છે જે વાત અર્થ ની વાતો ત્યારે બાળક ના ભગવાન અને તે મુક્ત નારાય લોકો અને તે બહુ દાહોદ મોટાશંકર થવા એમની મધર અને એમનો બ્રધર તેને શંકર થાય બહુ મોટું સત કહેવાય છે પોતે જાણે શું ભય ત્રાસ ના સ્વપ્ન હોય તો આની ભય ત્રાસ બધું હોય પણ જયારે સપનું જયારે જાણે કે આ સપનું જ કશું ના ભાઈ શું સપના હોતું નથી કહેતું આ સપના નો અનુભવ ના અને આ તો ધીરે સત્ય છે આ જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ રિયલ છે તો દર્શન કરવા આવ્યો છે આજે સ્વપ્ન છે એ અનુભવે સપનું તરીકે તો સ્વપ્ન છે અને જાણે અનુભવે તો એને સત્ય લાગે છે એમ કયું નેપ્ન અનુભવનારા માટે એ સાચું છે બહાર નીકળીએ તો બેસી પછી પાછરા થઈ જાઓ કેમ કે દાદા ભગવાન પાછરા પેલે એમને આ પ્રશ્ન પૂછ્યો છે એમને થોડું કઈક પ્રશ્ન મસ્તર પ્રશ્ન પૂછ્યો છે એટલે ટાઈમ માંગે છે કેટલી હસ્થિય એ કોઈ ને કરાવડા આવે આ પૂજા નું ફળ શું એમાં તો ફર તો એ લોકો કે જે પચાસ બીજા કરાવે તો એ રંગી રંગે સવારે કયું સારું પૂજા કરાવે હા એટલે આ રીતે ના કરે એટલે આઈલ હવે જાય નઈ ગોળ ગોળ ફરવાનું બિલ જાય નઈ ગોળ ગોળ ફર્યા કરવાનું રમાયે એટલા માટે મને પતિ મળશે આપણને કયા પસંદ મળશે તો હમણાં ઘાસ થી બધું જેવું થાય રમી રમવા કરતા ખસો લાગે ભાઈ સચના ની પૂજા કરીએ બોલીએ છે એટલે નામ જેથી સચનાય લાગે છે આ કલ્પિત વસ્તુ બી ગયેલી છે પણ કલ્પિત પણ સારી હોય થોડું કલ્પિત એ કરતા હોય કરવા જૂજા બુજા સ્વ એ કે હું પ્રસાદ પણ ખાયા એને કશું જોઈએ રમણ કરવાનું સાધન જોઈએ એટલે ન રડું ના આવે રાી હોય છતા બા સત્ય જ લાગે ને આપડે રાખશું કારણ દરેક ના રમકડા જુદો હોય ના મા બધા રમાકડા તો મારે પુસ્તકો માતા ના કરવા રમાડતો રમાડતો પછી આગળ પછી જાય બનો મારે આ રમકડો નહીં ખાવ જીવતું કેવી દીકરીઓ નઈ ચાલે માળું પૂરું થઈ ગયું બધા રમાય ને આ રમાતા રમતા સાધન થઈ ગયું કે વખત ચાર રમકડા સાધુઓને શું જાઓને એ ગેર રમાડતા રમાડતા એમને ના પાડ્યું આ રમકડા બધા નથી આપડે આત્મા ના રમા જવું જોઈએ આત્મા રમાનતા ફરવા માટે કયા રમા લાઈન માં ગયા પુસ્તક રમાડે શિષ્યો ને રમાડે રમાડે રમા એ જગ્યા બધું ન રમાનતા કહો છો આત્મા રમાડે કોઈ સાદુ આ થાય કે આત્મા રમાડી આપડે કેવું અને તમારું ખાવાનું પુત્ર નહી પીવાનું બુદ્ધ નહી રમણતા કરવાનું પુત્ર પોતે ખાનારો ખાવાનું ના જો આત્મા ને એ ઓછું કરવા માંગે છે એમ કરીએ દિવાળી વગેરે બંધ થાય છે કે આ લોકો બીજા ને જમાડવામાં કેમ લાગણી વધારે બતાડે જે આગ્રહ કરીને જમાડે કોઈને જમાડવામાં આનંદ અનુભવે જમાડવામાં કેમ બધાને આનંદ આવે લાગણી અનુભવે કેમ છોડવાનું જગ્યા ત્યાં જવાનું આગળ ઉત્પન્ન થાય એટલે તમારે ખબર નઈ કઈ પણ આગળ आओ कि ये ना धर्म के प्रकार धर्म क्रिश्चन धर्म वैष्णव धर्म जैन धर्म तो धर्म के प्रकार मैं દરેક માણસો જુદો છે આ ભણનારા છોકરાઓ ને જેમ સ્ટેન્ડર્ડ હોય છે બધા એ બધા જુદું જુદું ભણે છે કે એક જ જાતનું હોય થર્ડ સ્ટેન્ડર્ડ ના હોય સ્ટેન્ડર્ડ ના હોય જેટલી જેટલી कई जीवन में थी रूपला कर्म न हिसाब ऐसी મત બાંધો મત ફરક નહીં હોય બદલે કે નહીં म अनुसार एक मे खराब काम करो आय सारा तो खराब अत्यारे चाला कर्मों हिसाब चा बदली कर फेरफार करंकार थोड़ा अहंकार अमु पेपर नाइन थी गई અંક ના હોય તેને ત ચારિત્ર અને કેવળ ચારિત્ર એમાં શું પેટ યથાખ્યાત ચારિત્ર અને કેવળ ચારિત્ર માં શું પેટ કે યથાખ્યાત ચારિત્ર યથાખ્યાત એનો કઈ લાભો કે આપણને જે સારા ભાવ ખરાબ ભાવ આવે છે એ પૂર્વ ભવના ના કરેલા કર્મ ના ઉદય સ્વરૂપે એ બધા પૂર્વ ભાવ ના કર્મ ના ઉદય ના થઈ ગયા ભાવ થયેલા ડ્રોઈંગ જીધેલું તેવું પડે ગાડીમાં જે સીતે ગલીઓને ફરવું પડે ગલી ખરાબ ગલીમાં સારા વિચારા જે થાય સારી છે એના પછી પોતે શું હતું કાઢી શકે પોતે શું હતું કઈ આપણું જ્ઞાન મળ્યા પછી પદ્માસન વાગી પદ્માસન વાળી પદ્માસન વાળીજી પ્રયા પ્રયા લખડા વાળા દર્શ ને બઉ જને વિધિ કરાવરિકામાં ના સું થવું હોય તો દાદા મને એ પૂછે એક દિવસ ઘર માંથી કે દાદા માં જવાથી તારો શું ફરક પડ્યો મેં કીધું અત્યારે હું મારી બહુ મારી બહુ સાથે જે રહી શકું છું ને એ દાદા ના ને લીધે જ આટલું પ્રેમ થી રહી શકાય છે અંદર આવી જાય તો એક વખત કે મને અમે ફ્રેન્ડ જેવા થઈ ગયા એટલે એકબીજા ગમે તેમ બોલી શકીએ ને પણ ત્યારે એમ થાય કે આ તો મને આમ કીધું પછી મને એમ થાય કે આજે મારું સાસુ છે એટલે મને એમ લાગે છે કે આમ કીધું બાકી અમે તો ફ્રેન્ડ જેવા છીએ દાદા માટેનું માનો છે ને મમ્મી જીવ શું કરો છે મને કહેતો તમે મહેનત કરી ખાવાના ને નથી તો શું કરો એટલે એ પણ એવી આવી જતી રહી દીકરી એક દીકરી આવીને જતી રહી એમની એક દીકરી આવીને જતી રહી ના જાય તમાર થી મુક્ત થયા ઘણા દુઃખો થતી ગયા એ દુઃખ થી જ્ઞાન ના હોત એ દુખ વધે સુખા ભગડા થાય ને દાદા મનનો સ્વભાવ એવો છે કઈ ના હોય ને લઈને બેસી જાય એ દુઃખો થી તું મુક્ત થયો મુક્ત થઈ એટલે મુક્ત થયું બાકી જાય કરવાનું આપડે જોયા મન સ્વભાવ હોય આપડે તો બગાડ્યું તમે શું બગાડ્યું તમારું મન ને ચિત બધું આપ મોલિયા અત્યારે મન શાંત છે મન નો સ્વાગત અનાડી કાળનું ભેગું થયેલું છે શું <laughs> થયું મારી વાત આપડે ઓળખા સાફ સારા કપડા પહેર્યા બધું જ દેખાય કોઈ જગ્યા જતો હોય તો શરીર અમે થાય બધું આખો દિવસ આટલું બધું ભરેલું હવે ખાલી ક્યાં ને થશે એનો ટાઈમ કર્યો ને જિંદગી ની તમને જમપવા દે કેમ પંજવા કરે પછી બીજા દુખો ઉધરાવા થઈ ગયા બધા દુઃખ પેલા જે હતા જાય છે રાતે લોકો આવ ભાવ કર્યા છે આવી ગયું ભાવ કરેલા પૂરા થઈ જાય ને તમે જેમ કે છો ને સારા વિચાર આવશે ખરાબ લગતા માંથી આવ્યો હોય તો ખરાબ નામ જે કયા લગતા માંથી આવ્યા છે પડે કે દેડે લગતા માંથી તારે ખબર પડશે તરત પડે છે હું તો એમને બીજા જન્મ નું થાય છે આપડે બીજા વાતો કરીએ પણ આ મોલ્ડિંગ તો આગળની પીડા આગળ ચિંતા અગ્રસો એ બંધ ના થાય એ અક્રમ નોંધ ધ્યાન બંધ કરી શકે ખોડો માર ના લોકોને એવી સ્થિતિ હોય પતાર થાય એટલે મને પણ કરવી જોઈએ ગોઠવણી ગોઠવણી કરવી જોઈએ એમ કહો છો ને આપ ગોઠવણી ગોઠવણી કરવી જોઈએ डिज़ाइन डिज़ाइन डिज़ाइन सो के so, अग्रसोच नहीं થાય ગય પણ ગોઠવણી કરીએ અને ગોઠવણી કરવાની હોય કે ડિઝાઇનિંગ કરવાનું હોય તો એ अग्रसोच કહેવાય કે નહીં ના જેની अग्रસોચ મે બેલેલે જ Як કરતા સકે સ તો હવે પછી શું થાતે કે ક્યાંથી વળે દેજ દીરે બધા કે થઈ રહે અરે આગળ સુધી એટલે કે ચિંતા એટલે ને अग्रસોચ એટલે જો પોતાની મિલકત બહુ મોટી હોય છોકરા આપે છે પણ ઘણા ના મનમાં ઘણા મહાત્મા નથી હું પૂછું કઉ છું પૂછી લો મેં એમ તો પૂછી લો અને સમજણ સફરી લો હા એટલા માટે શું કઉ છુ એ લોકો એ મોટી વાત એ છે ને આજ્ઞામાં રહેતો આગળ આગના માં જે રહેતો આજના છે જ નહીં પછી બીજી પંચાસ જ નહી પાકું કરી નાખ્યું દીવાની જરૂર નથી પછી તો ખાધું હોય એ ખબર ન હોય સાત હજાર એક હજાર આ પછી મેળામાં ને ને હોય